ના ના પણ એટલું ખાતું મજબૂત હોય છે કે ભાઈ પોતાના હિતરા માટે દેવ થવાનું છે નિંદા થયા ક્યારે આ લોકો નિંદા ક્યારે કોની કોની બંધ કરી છે ગાંધીજી ને જે ગાળો પડતા હતા ને આપણે ગાળો નહીં નહીં તો નહી તો આવું આમ માથે જેવું એટલે પછી ત્યાં કરતા બધું થઇ જાય ને બ્રાહ્મણો એને માથો ઉઠાવે કોઈ માથો ના ઉઠાવે મહાદેવજી કોઈ બોલ્યા નથી બોલ્યા એટલે નમસ્કાર કરીને ત્યારે અમે કઈ ભાઈ આમાં આ લેવાનું સ્થળ નાધેવજી છે મહાધેજી રૂપિયા લોતા હશે કયું એ મહાદેવજી હાલવાયું હા એ પછી આમના જેવા હોય ને તો હું કઉ પ્રસાદી રૂપિયા બે રૂપિયા રાખજે વાપરે આપડે તો ગામ કાઢી લેવાનું છે આફેરે આવે શાંતિલાલ ભાઈ મનહરલાલ સંજન કરે આવ પતંગ નો ભગવાને શું કે પતંગ નો દોર ભાઈ ના હાથમાં હાલજે પછી ગોલાન્ટ ખાશે તો જગત માં શું થયું દોરજ હાથમાં નથી પછી લબાહ મારવાના એ ગુલાન્ટ ખાય એ કુલ એમાં કશું લાવે નઈ ઢોર હાથમાં આવ્યો તો થઈ ગયું કામ દોર હાથમાં થાય ને ભાઈ અને બઉ કઈક અડચણા આવે ડિફિકલ્ટી આવે કોઈ વખત તો દાદાને બોલાવવા યાદ કરવા એક કલાક યાદ કરે તો દાદા ને ફોન આપવાના કીધે ભારે કેસ હોય એટલો ક્યાં બધું ક્યાં સંભળાય રાતે રાતે ફોન આવે એક પાર્ખન ભાઈ હતી આપડે જોતા સુખ થઈ ગયું આવું કોઈ એવું નથી આપડે જોતા મને સુખ મહી સુખ પાર્વતર નું ભાઈ એવું કે ગયા હતા ને એના માટે આટલી બધા માણસો માં આપણા કેમ કરીને છે ભાઈ એ લોકો એ કોમ થશે એટલે મેં કહ્યું પેલી બેન પાછી જતી રહે બોલાવો બોલાવી તે પછી કે છે શું કે છે મારા પાચ મિનિટે દાદા કશું ના થયું આ સમય મને હું થાય છે એટલે પછી એ કેતી હતી રાતે ફોન કરીશ કે સાડ મધન કર્યો મારે એવું હોય તરફ પીરસતો હતો અમારા કાકા બેઠા હતા આબાર ફાધર બેઠા હતા મારા જે મારા કાકા ને તેハウઠી ઉઠાબો તમારા ફાધર નામ નું ચાં અને એના કરતાં થોડું વધારે કાકા નું મુખે બીજા બધારે બધારે મુખે બીજા બધારે મુખે હાકીલો નંધી કે ગાતો બરો જોરો એટલો વિને રિડિકલ છે આ તમે આટલું દીધું કરનારો ચાલી રિડિકલ છે નીક ગરજે હવે આયે મગાયા અંદર કાયા કરે નામ કાયા દેખત છે તમાર માર તમારો ફોન નો નાખ્યો એ ભાઈ બિચારી પોતા જો તમે તો શું ચાખી છે તારી પાસે દોરો છે એના દોરો નથી વિચાર્યું એનું તેનું ધ્યાન રાખવું છે પારથી લોકો જ્ઞાન લઈ ગયા છે પાર્થિવ પારથી બ્રાહ્મણો બધા બધી મહાત્મા માટે આ તો એક્ઝેક્ટ ને તો બહુ જે લઈ ગયા છે આ બહુ વિશાળ પટ્ટી પર લઈ ગયા છે મોટા મોટા પ્રોફેસરો બધા છે ને બહુ વિશાળ બહુ એક્ઝેક્ટ આ સાયન્સ છે આ સારું નથી સાયન્સ તલાને બહુ સપનાયા છે કે કે દાદાનું શું બનવું બધું કે છે એક મોટો આશ્રમ આશ્રમ આશ્રમ બાંધવાનું બહુ ભાવ છે પણ બધા લોકોને લાગસાયો મોટું એ બાંધું કે નઈ નઈ આશ્રમ નઈ પડીતું કે ભાઈ આશ્રમ ના આવી ના હોય આશ્રમ આશ્રમ લેવારી જગ્યા નઈ જે આપડા ભગવાન જાડ લીતે કરતા મારી ભગવાન અને ભાવી નિરંતર આ પ્રતિબદ્ધ પણ વિચરે છે એવા જ્ઞાની પુરુષ ના સ્થળાન્વય જેને સેવા જેને મહાવીર સેવ્યા છે એણે 22 દેવા હા મે નિરંતર પ્રતિબંધ બનાવી દઈએ જે આય સતીદાન જાય જે સતીદાન જાય ગરાકી ચાલે છે હા સર્મ છેલ્લે છેલ્લી ટિકિટ મળી હતી છેલ્લી મળ ગઈ હા આવો કે આટકેવા નહી એ હવે આપણે આપણે જે સર્મ પ્રતિદાન જાય સુજ્યા ત્યારે મુંબઈ માં છે તે યાદ નથી રેતું શું થાય છે અને આ સંસારના સમુદ્ર ની અંદર સમુદ્ર કઈ ખબર છે ને આલુ ખાઈ ને મંડ્યા પાસે શું કરે કઈ ખબર છે આલુ બાપજી છોડી છોડીને કંટાળી ગયો રવા તો કઈ મારે ધાલ મૂકો લેતા બોલું લણ નથી આપણે આપડે જ્યાં બટાણા નું શાક કર્યું હોય હવે ના ખાય પણ સાધુઓ વળી શકે એમને અલાવ થાય સાધુઓ સાધુઓ કારણ કે એમને તો શુસ્તુ કેવાય છે સાધુઓ સાધુઓ છે તો બટેટા નો આહાર લે છે વરે છે કારણ આપણ આપણા આપણા નિમિત્તે નથી બનાવેલું આપડે નથી બનાવતા આપણા નિમિત્તે તૈયારી આપેલું છે એક અક્ષર ની સમજ નથી એક અક્ષર ની સમજ નથી એમના માં સત્ય કેટલું જ રહ્યું છે એમની દાન જ ખરી નથી શું કયું ખરી ભગવાન ના તરફ એટલા માટે તો હજુ અમે પાંચ નમસ્કાર કરીએ જયારે ભેગા થાય ત્યારે તમારી આજે નમસ્કાર નતા કરતા પેલા પાટી કરતા નમસ્કાર કરીએ પાંચ ને કાંઈ ભગવાન ના ભગવાન ના વિરોજ ભગવાન ના દ્વારા ખોટી નહીં એટલે માર્ગ નહીં મળવાથી આવાથી પછી વળવું તો પડે વળીએ નહીં ને તો એમ જ જાણે તમે સમજ્યા કે તારે એ પોંચો બે હેતુ ડફોડ કહીએ ને તો આપણી વાત સાંભળે નહીં તો હું મને સાંભળાયં કરે નહીં તો શું કરે છે કે અવતાર બધા એ મને કેટલા મારા જ કેસે આ ગ્રસ્તી મહાવીર પછી પાંચસો વર્ષ સુધી દેવગતિ માં ગયા અને પછી ના કાળમાં મનુષ્ય માં આયા અને આવો મનુષ્ય પણ વિતરાગ ની આજ્ઞા પાઇ છે પાર્ટી ભરી તો આનંદ ખોટી નથી એને માટે આપણ વખતે આનંદ સાચી છે માર્ગ મળ્યો નથી જેવો બાપા ગુરુ એ દાદા ગુરુએ આલ્યો એવો છે ને શું તો એને આપણા થી એ તો ન જ કેવાય ને પાઠ ને નમસ્કાર છે પણ એટલે એનું આ ફળ અવરવા મળવાનું એથી હું કઉાય પ્ર મહારાજ ના એ કહ્યું છે કે તમારી દીક્ષા સાંપ્રદાયિક દીક્ષા છે વિતરા છો શું કહ્યું તમે સંપ્રદાય બોલો વિતરાગ નાગવા જગ્યા ગયા તા મારવાડી ચેતનાતા દર્શન કરવા માં મને અમને ઓળખ્યા હતા કે ના આપણું ઓછું ના પડ્યું કેવો કદાગ્રહી હટાગ્રહી મદાગ્રહી દુરાગ્રહી બધા નવે ગ્રહો અમની પાસે પડ્યા છે ભગવાને ઓમ સ્વરૂપ કોને કહ્યું કે જેમ દશા સાધેધુ આત્મદશા ત્યાર પછી બીજ દાડે થોડું થોડું પોતે સમસતો થયો ત્યારથી ઉપાધ્યાય થવા મળ્યો શું થયું ઉપાધ્યાય અને આચાર્ય પદ આ કારમાં મળે એવું નથી જલ્દી અમારી પછી નીકળશે એ છે બાકી આચાર્ય પદ જલ્દી નથી અમારું આચાર્ય પદ છે ને એ અમારું કઈ શું આરતી શંકર પદ છે પણ મારે એવું લઈને શું કામ છે આચાર્ય પદ છે કેવું આચાર્ય પદ પણ આચાર્ય પદ ના વખત આચાર્ય પદ આવું નતું આથી આથી બહુ નીચા કક્ષા નું હતું કેવું હતું નીચી કક્ષાનું એ આચાર પદ આવડાવ ના અમારે તો આખા પડાવવા નથી ના કહી શકાય ફરવા જવાનો સંભાવ નિકાલ થાય છે સમાધિ રે સમાધિ રહી આત્મા થઈ ને એક સમય પણ હું સિદ્ધાર્થમાં થયું બોલ કે છે શું કે છે પણ થઈ બોલ કે છે બોલ્યા એટલે તમને ફળ શું મળ્યું પેલા કલાક માં તમે જીતેન્દ્રિય જીન ભગવાન તમને શંકા ના પડે પડે શંકા પડે જીતેન્દ્રો થઈ ગયા છો તમને ભગવાન માગવાન મામ કે દાદા નું મોડું જો દાદા ની પેડા વેચો દાદા ની ઓફ તો મને પેડા જ દેખાય તૂટી જીતેન્દ્ર જીમ થયા હોય તો દીકરી તમે ખબર પેલા કલાક માં પછી પાછા બીજા કલાક શું થાય જીતે ભગવાને આવું ભગવાન આવું બોલતા ભગવાન ને ભગવાને કોને કયા અને થયા અને આ જે શાંતિલાલ નહી થયા અને તેમની ક્રિયાઓ જ્ઞ થઇ અને તમે જ્ઞાતા થયા એ વાત તો અનુભવ માં આવ્યું ને તમને એવું અનુભવ માં આવ્યું તમે અમે સમજાયું ને તમને એ સમજાયું ભગવાને કહ્યું કે જે પોતાના પ્રકૃતિ અને જે ઇન્દ્રિયો જીતવા ગયેલા એ પાંચ ઇન્દ્રિયો એ છેવટે ચાર જીત પોત ની કરે છે કોઈ નું તળાવ ફાટ્યા રહેલું નહિ કે શું કે છે ચાર જીતી શકે એટલે આચાર્ય મારા જો અમને કે છે કે આ જ્ઞાની છે એટલે હું પૂછું છું કે મારે મનમાં ખરાબ વિચાર નથી હોતા છતાં મને આમાં આવું પરિણામ ઉભું થઈ જાય છે તો મારે શું કરવું અમારી વખત થયું થઈ જાય તેનું આ પરિણામ છે મારા ધંધા નહીં નહીં દોસ્તી બગડ્યું બધા કે જાળી ખાલી ના હોય પાથરી ખાલી ના હોય બિચાર ઊંધું નથી આવતું એક મારા બિલકુલ ઊંધું જ નથી આવતું આવું થઈ જાય છે આવું થઈ જાય મહારાજ ને કહ્યું પૂરણ ગલન છે એજ બહાર નીકળી છે એને જાણે છે એ કીધું તમે ગેરકાય બે જુદા થાય એટલે જીતેન્દ્ર પછી શું થયા જીત બોજી જીત તમને જે કોઈ માણસ કે છે જા આ સુખ કેવા લાગે સુ એટલે એ આભાસિત સુખો ન ગમતો હોય પણ ભોગવવું પડે આપડે તો પેલું સુખ મળતું થઈ ગયું છે હવે એની કઈ જરૂર નથી છે નઈ એટલે થયું આભાસિત સરસિત બરોબર એટલે કૃપાલ દે શું ગાયું કે વર્તે નિભાવું અનુભવ લક્ષી વહે કે છે ભક્તિ વહે ની એટલે જે વૃત્તિઓ બહાર બીજા પ્રભાવ માં વ્યુદ્ધાત્મા ભાવ માં વહેવા ખબર જોઈ ને આજ્ઞા ભાગના પાળો ને તે બધી શુદ્ધાત્મા ભાવ ના હેતુ માટે શુદ્ધાત્મ ભાવ કહેવાય કેવું શુદ્ધાત્મ ભાવ જે પ્રભાવ માં વહેતી હતી નિરંતર ક્યાં વહેતી હતી એટલે વહે ની જે ભાવ માં પરમાણ થઈ સંકેત એટલે કાયક સંકેત ભગવાને કહ્યું અનુભવ લક્ષ ને પ્રતિ થઈ ચોથે પગથિયા ઉતરે નહીં આપડે કોઈ મહાત્મા ઉતરે જ નહીં ચોથે પગતી એને ઉતરવું હોય તે ઉતરાય નથી સમજ્યું પણ એને સમજણ ના પડે અને ઉતરાય ગોઠવા કરે પણ વર્તે નીચે સ્વભાવ નું એટલે આત્મ સ્વભાવ નો લક્ષ્ય હું શુદ્ધાત્મા થયું લક્ષ્ય જયારે બેઠલું હોય અનુભવ કઈક આપ્યો હોય કે ખેલું પેલું તો આત્મા છે કે નહીં એને નક્કી જ નથી પણ સુખ અંદર થી આવે છે તારે નહીં કેવું સુખ હશે જો આટલું જ નીકળી જ છે હજુ હજુ તો હજુ તો પેલી પોણી છે આ બધી પુર્યો કરી છે અને જેને કોઈ ચીજ બંધન કરી શકે નઈ કાળે આ જગ્યા બંધન કરે તો એ ક્ષેત્ર થી બંધ આવ્યો ન થશે એવું બંધાયેલો શું દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ ભારે કરીને બંધાયેલો હોય કારણ કે મને માન ધેરા આપશે તો કોઈ જાત અપમાન કરીને અપમાન કરી નીકળે વખતે વાંધો અમને નથી અને પાછો એને પડવા ના દઈએ પાછો કારણ કે મારે નિમિત્તે પડશે ને તો મને મળ્યો તું નાનપુર માંથી રાખતો હતો એટલું કે આ આત્મા પ્રાપ્ત ન તો થયો પણ ઠીકડે અહંકાર એવી જાતનો રાખતો હતો મને મળ્યો એટલે એને કઈ નું કઈ શું થવું જ જોઈએ નહીં તો હું મારે મળેલું એનો નકો અમારા અમારા મામી હતા ને તે અત્યારે પંચ્યાસી વર્ષના છે તે મનમાં એમ ઈચ્છા કે આ મામી એ મને નાનપણમાં ઉછી રામ ફેરવ્યો તો બધું ભલે યાદ છે માટે મામી આ જ્ઞાન ને તેમ કરીને પામે મામી એવા પામ્યા છે કે નિરંતર એમને દાદાભાઈ ગાડી લઈને એટલે મામી મામાના છોકરાઓ બધા બધાને આ જ્ઞાન કેમ પામે કે મને ભેગા થયા છે મારી અને એક મામા એવો હતો ને કે જરાક એવોલિયા જેવો હતો મારી ઉંમરના હતા હરકીફન હતા મેં તમને બોરા ખવડાયો રાયણા ખવડાયો તો તમને નથી ખવડાવતો કે છે અને તમે તો પહેલેથી કૃષ્ણ જેવા હતા તમારો ચરિત્ર તો કૃષ્ણ ભગવાન જેવા હતા કોઈ ગરબા કોઈને બળવાડ ઉભી કરતા મામા કાઢીશું કયું કામ ને પછી એમને પણ જ્ઞાન આપ્યું છે મામા થયા કર્યું કામ પછી આવે સત્સંગ મંડપ બંધાવું છું અને દાદાનો સત્સંગ અમારા ગમ ચાલુ કરી દઈશું કે એટલે મને મળ્યો એટલું મારા મનમાં રહેતું મને મળ્યો એટલે કઈ નું કઈ સુખ ઉત્પન્ન થવું જોઈએ થાય તો વેપારી થાય એવું થવું જોઈએ મને કેમ મળ્યો માટે એનો દંડ આ શું ફાયદો મને કઈક મળ્યો માટે દંડ મને મળ્યો માંથી એ ભાવના હતી મળ્યો એટલે દંડ સામાન બહાર વેચી છે તમને ઝડપતો ત્યારે તમને સમજાય છે આખા વર વાત કરું છું આખી નાના છોકરાને આખા રૂમ ની વાત છે તારે બિલકુલ કઈ ઘન ચક્કર નથી આવું તો હું જાણું છું થોડા ઘણા નથી તમારે જોવા જોવા છે કે આ કઈ જાતના ગ્રહો આવું તો વર્લ્ડ કોઈ ના ગ્રહો જોવા મળવા આમ નથી આયા કર મેં કુ જોયા અવતારે બહુ ઊંચા ગ્રહો પડ્યા પડ્યા રાવણ ના પણ એવો હતો રાવણ શાસ્ત્ર નવ ગ્રહ વશ કર્યા હતા રાવણ કે અમારે નવ ગ્રહ અમે વશ નહીં કર્યા રાવણ તો વશ કરી બેસતો હતો રાજી કર્યા છે કારણ કેસ તો કોઈને કરવા માનતા નથી અમે રાજી કરવા માનીએ છીએ એટલે નવે ગ્રહો રાજી છે કે નવ ગ્રહો રાજી કોની પર હોય સાનામાં અઢા ગ્રહ ક્યારે ના હોય ગ્રહો કયા કયા હોય છે કથાગ્રહ હોય છે દુરાગ્રહ હોય છે કદાગ્રહ હોય છે મથાગ્રહ હોય છે મિત્યાગ્રહ હોય છે આ બધા ગ્રહો નડે છે આ લોકોને અને એ જ ગ્રહો નડે છે એના મહી વાળા બારી વાળા તો ઉપરવાળા નડતા નથી મહી વાળા એ બાપજી નડે છે મહી વાળા બધાને મહીવાળા નડે છે મારે એ બધા રાજી થઈ ગયેલા છે મારે કોઈ પણ ગ્રહ નથી કોઈ પણ સત્ય નો પણ ગ્રહ નથી કારણ કે નવા ગ્રહ છે તમે જીતો તમારા છે જીતવાના એટલે આવી રીતે રાજી કરવાના છે તમે બહુ અઢાગ્રહ કરવાનો થાય છે આગ્રહ કરવાનો ભાવ થાય છે ભાઈ બઉ સરળ થઈ ગયું લાખ નો બંધ થયો બીજું બધું સારું છે પડે ને ઉંધા કરતા પડે આ ખાડા માં પડે આ ખાડા વાત ને સાંભળી દેવાની શું શોર્ટકટ